સહયતા જ્ઞાની પૂરું and I need the heart મહાત્માઓને અમારી વિનંતી કે આ પદો બોલાવે એનો પૂરો લાભ લેવા માટે ઉપયોગમાં આપણે લાભ લઈ શકીએ આપડી આ વ્યવહાર દ્રષ્ટિ નજર એના પર અક્ષરેક્ષર પર લયા કરે ઉપયોગથી આપણે બોલ્યા કરીએ એવી રીતે રહે તો હવે અમે તમને આપતા પુત્રોને તો જે બોલાવે એમને સૂચન કરીએ છીએ કે મુક્તિ સુખ લઈ આવવું તમારે કારણ કે આમાં બધા પદો આવી ગયેલા છે એક જ આપણે સ્ટાન્ડર્ડ રાખીએ ને તો બધા જુદા જુદા છે એટલે તકલીફ ના પડે આપ એવું આવે તે કરજો સારું પડશે આ બહુ સુંદર થયું છે આ સંચયન એમાં લગભગ બધા જ એમના શ્રેણીના બધા પદો એમને સમાવી લીધા છે સિલેક્ટ કરેલા છે અને બધા જીપ પર ચડી ગયેલા બધા સારી રીતે એટલે આ વસ્તુ રાખજો સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ કરતા સત્સંગમાં બોલાવવા માટે કઉક ની પાસે હોય ને તો સાથે રાખે જ કારણ સ્કૂલમાં જવું તો આપણે પાઠ બધા ચોપટીઓ લઈને જવું પડે ને જવું તો પડે ને આપણે આપડા પાઠ ભણવા માટે જવું તો પડે પોતે બીજાને બહુ પાઠ ભણાય કર્યા હોય તો આજ સુધી તો પોતાના પાઠ તો ભણવા પડશે ને પાઠ સાચા ભણે પાઠ ભણાવનારા ખરા અને પાઠ શીખનારા એ ખરા એવું સાહેબ પાઠક સાહેબ ખરું નઈ આપડે સંદેમો કેવી મજા ની હોય છે બધા અમારા દાદારામજી ને ત્યાં તે બધી પેલી આફ્રિકા ને રાજકીય કામ કરવા આવે ને તે બિહારજી તમે શું જોયું એના નામ બોલો ને જરા બોલું બુટી એમના નામ કેવા હતા જય સચ્ચિદાન ટાઈમ ની ગણતરીમાં આપણું સપ્તાહ પણ કેવું છે જ્યાં અહિયાં ત્યાં આત્મા તો બધે હાજર છે ને બધે આત્મા હજર છે આજે આટલું બધું આવ્યું છે આટલું લાંબુ તો ના લેવાય હા ભલે ભલે ભલે વાંધો નહી હમ હમ લઈએ આપણે ચાલો સત્સંગભાઈ ગાછાની ના રહી ગયા તે લઈએ છીએ આપણે બે ત્રણ પ્રશ્નો છે ભગવાન ના સિમ તે કારો જય સચ્ચિદાનંદ છેલ્લા અક્રમ વિજ્ઞાન અંકમાંથી કયા મહિનાનો સાહેબ ઓગસ્ટ ઓ છેલ્લો લેટેસ્ટ જ્ઞાન પ્રાપ્તિથી પૂર્ણાહુતિ તરફ એમાંથી આપ્યું છે નહીં એમાં આવ્યો હશે સારું જ્ઞાન પ્રાપ્તિથી પૂર્ણાહુતિ તરફ એમાંથી એમને સન્માનનો હક ભગવાનને भगवाने कहेलो एम कह स्वमान हक य तो भगवने दादा भगवने राखो स्वमान शू के पोता अपमानी न थाय बीजा थी नहीं सन कहवा फारसी भाषा में वखाण क्या कशू આપ્યો અખાત સંભાળો પૈસા બોલતે મતલબ ક્યાં એનો અર્થ શું બોલો ને બોલવાનું રાખો જોડે આ તમારી જોડે વાતો કરીશું બરોબર નહીં કયો જ નહીં મહેશ આનંદજી બોલો હા એ મર્યાદાને સમાન કહેવાય એને સમાન કહેવાય આપણામાં સમાન કહીએ છીએ એમાં અખાદ કે ફારસી શબ્દમાં ફારસી છે ને તો ઉર્દુ કે જે હશે તે એટલે આપણી માનની મર્યાદા તો એવી પ્રકારની હોવી જોઈએ કે સમ સ્વરૂપ હોવી જોઈએ એટલે આપણાથી આપણું જ અપમાન ના થાય એવી આપણી માનતો હોય બધાને હોય કોઈને છોડે નહીં કોઈને ના છોડે આ વસ્તુ કારણ કે એના સ્વરૂપો આમ શાસ્ત્રોમાં ત્રણ જ પ્રકારે કહે છે કે મધ્યમ ને ઉત્કૃષ્ટ તળ મૂકી દીધા માટે ગુણસ્થાન કયા મિથાત્વથી મળીને આગળના એટલે આપણા માટે આ વ્યવહાર છે બાકી છે તે ચોથા ગુણસ્થાન થી પાંચમા ચોથા ને પાંચમા થી આગળ અને આપતા પુત્રો માટે છઠ્ઠાથી આગળ છે જ બધા અને આગળ તો બહુ અમને પ્રગતિ કરી છે આજે બધાથી રિપોર્ટર બહુ સરસ આવે છે બહુ સરસ સત્સંગ ચાલે છે જેમેશાનંદજી ખીલે છે બરોબર ત્યાં દીપકાનંદજી બંને ખીલેલા છે હમ્મ ભરત તો છે જ ત્યાં આગળ એ થોડુંક વધારે રહીને આવશે પણ આવી જશે થોડા વખતમાં પરિશ્રમો નહીં આવી શકે એ ત્યાં કરાવશે એટલે સમાન એટલે આપણે પોતે પોતાથી પોતાનું અપમાન ન થાય છે એવી આપણી મર્યાદા જાળવી જાણીએ તો બધાની જોડે એકબીજા જોડે રહીશું તો જળવાશે ને આપણે તો એકબીજાના રસપ્રસના સંબંધોએ ત્યારે જ આવા બધા અવકાશો ને ઊભું થાય ને ઉદયો ત્યારે જ આપણને સમજવું પડે એટલે સ્વમાન એટલે એ તો દરેકને માટે છે સોમ ગમે ત્યાં જાઓ તમે ખરું કે નહીં કોણ બોલ્યો એટલે માન ની મર્યાદા ના સચવાઈ આપણને માન આપણને ખપજ એવું કઈ બોલવાનું તો છે જ નહીં મને માન ખપત કોઈ બોલશે જોજો પણ અંતર છેક ની તપાસ રાખવી પડે આપડે હોય કેટલા પ્રકારની કે મર્યાદા ના નીકળે શું કહો છો મંદરબા તમે ખરું કે નહીં અને સંબંધમાં હા એને જાય એવું છે એનો એનો બીજો પર્યાય છે કે આપણો વ્યવહાર આપણો એવો શુદ્ધ થઈ જાય શુદ્ધ એવો થઈ જાય કે જેથી આપણે માન દરેક ને અંદર શરીરની અંદર ભરેલું આવેલું જ છે દરેકની પાસે એટલે આપણાથી એની અપેક્ષા નહીં ના અપેક્ષા જોવાની નથી પરંતુ એ થાય જોવાનું છે શું કહ્યું હવે હર્ટ થાય એટલે તો શબ્દ હટ નથી કરી શકતો એટલે શબ્દ આપણે બોલીએ ચાલે ગમે તેમ શબ્દથી જ હટ થાય એટલે તમે કંઠે બીરા જો કરો છો નઈ જયંતિભાઈ સાહેબ કઈ ગયા અરે તમારા માટે બધું શું ના એ તો ના પણ એમનું હા સ્થાન જ છે પુત્ર કેમની જોડે મારા બેસી જવાનું અને બઉ એટલા સરસ છે ઉદાર કે મને બેસવા દડે એવું છે જયંતિભાઈ ચાલો બીજું બોલો એટલે આપણી સ્વ સ્વ અને માન સ્વ અને માન એટલે શું કે પોતાના સ્વ અંદર આપણે એમ આ જ્ઞાન લીધા પછી કોઈ એમ ના કે મારી અંદર માલ પડીશ તો બોલવાનું નથી પણ શરીર વેર સુધી દાદા ભગવાને કહ્યું ને ક્ષીર મોહ જીનેશ્વર ત્યાં આગળ સંપૂર્ણ નીકળી જાય સંપૂર્ણ અને આપણે કયું છે જીતમોહ આપણું જીતમોહ જીન પદ છે જીન એટલે જ્ઞાની આપણે બધા માટે જીત મોહજીન પર એટલે આપણો ચારિત્રમો છે એને જીતવા માટેનો આપણો બાકીનો પર્યાય આયુષ્યનો રહ્યો છે તે શું કહ્યું ચારિત્રમો છે એને જીતવા માટેનો આપણું જે આયુષ્ય બાકી છે તે બધું જ છેક સુધી છેલ્લા શ્વાસ સુધી એની ઉપર નથી રહેવું પડે બરોબર પાકે પાકો છેલ્લા શ્વાસ સુધી આપણે નિરાશ લેવાની નહીં કોઈ એમાં બિલકુલ એમ એવું સમજ્યું ને એટલે સ્વમાનને એ શબ્દ તો સામાન્ય સામાન્ય બધા માટે મૂકેલો છે બધા માટે સમજવ્યું ને એટલે આપણે તો ક્રોધમાન માયા લોભ એનાથી એ ચાર અલંતી કસાયો ક્ષય થાય છે સમજાયું ને અને માયા મિથ્યાત્વ નિદાન શું કહ્યું માયા મિથ્યાત્વ નિદાન એનાથી મુક્ત થઈએ છીએ આપણે માયા એટલે મારા મિથ્યાત્વ એટલે હું જે હું નથી એ સમજ્યું અને નિદાન એટલે આ મનુષ્યનો જન્મ બન્યો છે તે આપણે સટ્ટામાં વપરાય ના જાય એનાથી મુક્ત થયા એટલે હવે એ જોવાનું રહ્યું આપણે શું કહ્યું સટ્ટો સટ્ટો ના કહેવાય નિદાન એટલે નિયાણું નિદાન એટલે નિયા નક્કી કરવું કે મારું આટલું કમાયું છે કમાણી છે આટલી એ કમાણી મને આ મળે એના માટે મારી કમાણી હોડમાં મૂકી દઉં છું શું કેશ એવું સમજ એટલે મનુષ્ય જીવન ભારતમાં જન્મ પામ્યા છીએ માનવ તરીકે આપણે કોઈ પણ પ્રકારે કોઈ પણ દેહ ના પ્રકાર જુદા ગમે તે હોય પણ માનવ તરીકે જન્મ પામ્યા છીએ તો ભારતમાં જન્મેલ કોઈ પણ મનુષ્ય ભારતીય દેહ સટ્ટામાં ના જીવાઈ જાય એ જોવું એને શું કહ્યું સટ્ટામાં તો લક્ષ્મી કે બીજું બધું મૂકે સત્તા એવી ચીજ છે બુરી કે છેવટે પોતાની પાસે પહેરવાના કપડામાંથી ચાલ્યા કરે છે એવું લાગે છે તમને હ એટલે પેલું મહાભારત ઉદાહરણ બહુ આપે છે બહુ આપે છે ધર્મ કેવા ધર્મ પણ પેલું લોહી કામ કરે ને અંદર લોહી કામ કરે એટલે શરીર જોડે આપણે આપડે બધું બંધારણ લઈને જાય લે છે એ લોહીના ગુણો દરેક આપણે પ્રકૃતિ પ્રમાણે કામ કરે પ્રકૃતિ બીજ ગુણ કેવો છે એના પ્રમાણે લોહી નો ગુણ કામ કરે હમ ત્રણ મુખ્ય પ્રકારો છે એના આમ તો ચાર પ્રકારો કહેવાય ખરી રીતે બ્રહ્મ તેજનું લોહી શું કહ્યું પછી બીજું ક્ષાત્ર તેજ નું લોહી શું કહ્યું ત્રીજું વૈશ્ય તેજ નું વણિક પણ એટલે બધા સારું લાગે એવા પણ હોવા પણ સારું વર્તન થી વાણી ખોટા નહીં દેખાય જોયું મહેશાનંદજી પણ એ ક્ષત્રિય વાળા છે જોડે પાછું અને વૈશ્ય એટલે કે જ્યાં મોટા થવા જાય ના થાય જ્યાં ત્યાં મોટા થવા જાય એટલે સેવક વાવેર એમ કે છે શું ઝાડુ વારનાર સેવક શું કહ્યું ત્યાં કઈ પેલી ભવાઈ કહેતું માનવું એવું કઈક શું હતું શું એનું ચોપડી નામ શું હતું ભવે ભવઈ હતું કોઈને ખબર નથી ભવની ભવાય કે એવું કઈક હતું ખરું બધું નિદાન માં ભવ કેવાય પણ આપણે થઈ ગયો એમાં આપણે પાછા એની જોડે રહ્યા કરીએ છીએ શું કે એટલે ભવાઈ થઈ જાય આપણી ભવ ભવ એટલે એમ નથી ને भले भय तो कहवाज नहीं <laughs> खरुरी नहीं बिहारी आनंद आगे जाइए बीजू बद व्यवहार सत्ता मन्य कर बोलो आप सर्व सत्ताधीशवा छे एट्ले आम निश्चय व्यवहार बेह आ गया अंदरो अंधर। अंदर एक बीजा व्यवहार सत्ता मन्य थे नही अंदर पूछता रहू पोता जातने हाँ लख्य नहीं पहला बोलो आ मन वचन काया व्यवहार थी से એની સત્તા માન્ય થાય તો ઘણું થઈ ગયું ને ત્યાંથી શરૂઆત કરવી બરોબર છે તો તમે આ એ સમજાતું નથી મોટું જ્ઞાન થયું ને આપણને એટલે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ આપણે આપણી વ્યવહાર ને આ ધીરુ આ ધીરુભાઈ ની વ્યવહાર કેટલી ના ત્રણ દીકરાઓ છે ત્રણ દીકરાઓના ફેમિલી છે આજે ત્રણ પેઢી તો છે ઓછું જગત છે આપડા ઘણા હોય ઉમર હોય તો ચોથી પેઢી હોય છે બધા એક સાથે જીવવાનું એક જ પેઢી ને બધું જોઈ લેવાનું દાદા ભગવાન જ્ઞાન પહેલા દાદા એ જાણેલું કે અમારા માતાજી એમના જીવનમાં બહુ સારી ઉંમર હતી એમને દેવ ઉપર ગયા હતા તે બધું ઘણું બધું જોયું એમને એક એક અવતાર કે છે તે એમને કે છે આ એક અવતાર એક ભાવમાં ત્રણ ત્રણ ભાવ જીવી લીધા મેં ત્રણ ની ચોથો કહેતો ચાલે ચાર ચાર ભાવ જીવી લીધા મેં એવું બધું કેતા ભાઈ ચાર ભાવ જીવી લીધો મેં તો ઉજમેન સરસ કહેરપદી ભાષામાં જવરબા દાદા ને દાદાની સૂક્ષ્મ દ્રષ્ટિ વ્યવહારમાં કેવી સુંદર છે કોઈને કોઈ પણ એમના જોડે વ્યવહારમાં આવે તરત એમને ખ્યાલ આવી જાય અને આવી જાય એટલે એમની કાઉન્ટર પુલી એ ગોઠવી જાય ગોહી સુંદર ગોઠવી જાય એને સામાન્ય હર્ટ ના થાય પછી આપણે નિમિત્ત આવે ચર્ચ ખ્યાલ આવે કારણ કે નિમિત્ત સર કારણે છે કે એનું પોતાનું પોતાએ કરીને તો નૈમિતપણું છે જ તો એનો વ્યવહાર છે જ પરંતુ સંબંધોએ કરીને સંબંધો છે ને એટલે સંબંધોએ કરીને સંબંધોનું નૈમિતપણું પાછું છે એને નિમિત્ત વગર હોય એ નજીક નજીકનું બધું ખરું કે નહીં બહુ નજીક નજીક શાસ્ત્રમાં ભગવાનની વાણી બહુ સ્પષ્ટ છે ગણધરો બધી સુંદર વણી છે કહેવાય કે શાસ્ત્ર ના મળે આ હવામાન રૂમમાં એક વાલ જેવું સોનું હોય કે તો શું એના જેવું બધું બોલે આપણે બધી વાણી સાંભળી જ છે બધી દાદાની પરંતુ અંદર છે એને મૌક્તિકો છે બધા ઓરિજિનલ બહુ ઓછા રહ્યા છે ઘણા ઓછા કે અસલ ભગવાનના મુખ્ય તરીકે એમાંથી અમુક અમુક શબ્દો આપણા જૈન દર્શનમાં અને જૈન ધર્મમાં એવા સરસ છે કે ભગવાન સુધી ચોવીસ તીર્થંકર ભગવાનમાં એ કોમન રહેલા એવા છે શબ્દો દાખલા તરીકે અંશન શું કહ્યું દાખલા તરીકે અંશન આ ઉપવાસ ને જુદી રીતે કહ્યું ઉણુદ્રીને જુદી શબ્દ જૈન ભાષામાં આવ્યો ઉણુદર એટલે આયુર્વેદ માં છે અને અમુક શબ્દ એવા સુંદર નીકળ્યા છે આકાળમાં પાંચમા આરામાં કે આપણને ત્રીજા હારાના અંત થી તે ચોથા હરાના અંત સુધીમાં શું કહ્યું चौबीस तीर्थंकर भगवंतर स्वरूप आप अक्रम रीते बनू अक्रम रीते दादाए पांचमा आरा प्राकृत गुणों मा। एना। શુદ્ધાત્માના અનંત ગુણો પૈકીના પ્રતિપક્ષ ગુણો એવા સુંદર ખોરલા કર્યા છે જોઈ લેજો દાદા આપણું અબિન સાહેબ આત્મા અનંત ગુણધામ એવું છે ને કઈ આત્મા અનંત ગુણધામ અમુક શબ્દો અહીંયા આપણે પાંચમા આરામ આવ્યા છે બોલો એ બધા સરવારા સ્વરૂપે હ આમ તો છે બધા કોઈનું કોઈ પ્રકારે છે વેદાંતમાં છે બધે છે અમુક અત્યુ શબ્દ લઈએ આપણે અક્ષય લઈએ આપણે અવ્ય બધા શબ્દો લો તો અમુક અમુક પ્રકારે બધે હોય છે એટલે મનમચનકા વ્યવહારથી છે એની સત્તા માન્ય થાય તો બહુ આપણે આપડી સત્તા માન્ય જો વ્યવહાર ની થાય આપણને તો પછી બીજાના સામાન્ય વ્યવહારની સત્તા આપણને માન્ય રહેશે કે નહી હ કારણ કે સ્પોન્ટેનિયસ આ વખતે તો હેવી ને હાઈ સ્પીડ નો જમાનો હેવી લોડ એટલે શરીર ભરચક ભરી લાયેલા બધું મન માણીને કાયામાં જે હલકા હોય ને બહુ બોજો ના ભરી હોય તે વાત જુદી એ તો હોય કે નહીં તમારા જેવા બરાબર દીવું હ બધા લગભગ આ લક્ષણ જ છે કરયુગનું હમ એટલે શ્રીમદજીએ કહ્યું કે આ કારણના ત્રણ મોટા દૂષણો શું છે કે કામ આ વિષયો જાત જાતની વિષયો ઈચ્છા વિષય એટલે આપણે બ્રહ્મચર્યના હાથમાં કહીએ છીએ એ તો ખરું જ મુખ્ય પરંતુ વિષય બહુ વિશાળ છે એનો વિસ્તાર બહુ મોટો છે એટલે કામ એટલે હજુ નિશંક પદ આપણને પ્રાપ્ત થયા પછી પણ નાની નાની બાબતની શંકાઓ કુશંકાઓ એ બધું રહ્યા કરે થોડી નાની નાની બાબતની એ પણ ડિસ્ચાર્જ ભાગમાં છે આપણને ભરી રહ્યા છે હજુ ખાલી નથી થતી કે ખાલી થવી જોઈએ તો જ આપણે આપણને વ્યવહારની સત્તા આપણને માન્ય થશે નહીં તો ના થાય અને તમે સવારથી સરહજ આપણે જીવન જીવીએ છીએ એમાં જોજો ઘણી બધી બાબતોમાં ઘણા દિવસમાં એવા પ્રસંગો જશે બહુ એટલા બધા તો જેને જે પ્રકાર હોય એ પ્રમાણે જવા જ પણ જાય એટલે તરત જ આપણું અંદર મશીન અંદર એનાથી ઉલટું ચાલી જવું જોઈએ એ ઉકલવાનું હોય પણ ઉકલવામાં ખચકાટ અનુભવતું હોય એટલે આપણું મશીનરી ચાલવું જ પડે તે વખતે એટલે એને સરળતા ઉકલી જવાની સુરેશભાઈ શું કહો છો મશીનરી દાદા એ દાદા એ કહ્યું કે આડા ને આપણી પોતાની મનવચનકારી વ્યવહાર સત્તા જ આપણને માન્ય ના થાય એવું બધું ઘણા પ્રસંગો આપે છે પહેલે બધા ઓરંગી જાય છે અને વધારે સૂક્ષ્મતાએ બહુ સુંદર સમજાવ્યું એમને આ કાળમાં અક્રમ માર્ગમાં અક્રમ માર્ગ માટે પોતાપણું શું કહ્યું અક્રમ માર્ગ માટે કહું છું પોતાપણું એ ક્રમમાં નહીં લાગુ પડે પરંતુ ક્રમમાં જે લાગુ પડે છે એવું સમગાવ્યું છે કે આપોપું એટલે આપતાનું પોતાપણને ના કહેવાય પરંતુ ક્રમ માર્ગ છે ને કરતાપણાનો વ્યવહાર શુદ્ધિનો માર્ગ છે આખો કરતાપણાથી એટલા માટે એને એ બહુ જ જાગ્રત રાખ શ્રીમદ રાજચંદ્રજી આ બાબત ક્રમ માર્ગમાં આવેલા ને એટલે આટલા ઉત્કૃષ્ટ સુંદર જ્ઞાની કહેવાય આ કાળમાં બહુ શોભાઈ માયર ભગવાન પછી સંસાર માર્ગમાં જો જ્ઞાની થયા હોય તો જ્યાં આગળ ધૂળી છે ત્યાં અગ્નિ હોય જ શું કહ્યું એટલે કે સ્મોક હોય ત્યાં ફાયર હોય એવું કે છે તેની ઝાંખી સ્વરૂપ એ બહુ સુંદર રીતે આવી ગયા અને એક્ઝેક્ટ એમને માહિર ભગવાનની આજ્ઞાશું નાસુ બધું એમને બહુ સુંદર ખુલાસાને એમને કર્યા પોતાના અનુભવથી હા અનુભવ વચનથી એ કોઈને કોઈના માટે કયા નથી પોતે પોતાનો અનુભવ જ પરંતુ જેમના જેમના પત્રો એના જવાબો લખાયા અને કોઈ વખતે પર્યુશન હોય ત્યારે એમના નજીકના સંબંધોમાં પર્યુશનમાં આપણા કમાખમણાના પત્રો લખી નાખે બહુ સુંદર લખાયા છે તમે જોજો હે આપણું પોતે પોતાની વ્યવહારની સત્તા માન્ય થાય એવા બધા પુરુષાર્થો છે આપ સમજા એ બધા પુરુષાર્થો છે બઉ સમજવું જોઈએ આપણી પાસે બધા કેવા પ્રસંગો આવી ગયા છે જીવનમાં ક્યાં ક્યાં આગળ હું અટકેલો છું શું કહ્યું ક્યાં ક્યાં ખચકાટ થાય છે મારો આ બધું મારે જોવું જ પડે તેમ જેમ જોવાય એમ તરત જ એને પાછો સ્કોપ મળે એટલે ઉકલી જાય નિર્જર નિર્જરી જાય સમજ્યું અને ત્યારે આપણને હલકાસ લાગે તો શબ્દની મનની બાબતનો બંને હોય શબ્દની બાબતનો શબ્દમાં હોય અને કાયા પાંચ ઇન્દ્રિયોના વિષયો પાંચ ઇન્દ્રિયોની વિષયમાં કાયા તો છે બધી ક્રિયા ક્રિયા ઇન્દ્રિયો છે બધી પણ એની અંદર પછી હવે આપણે ભાવ ઇન્દ્રિય ના કહેવાય પણ જ્ઞાન ઇન્દ્રિય કહી શકીએ કારણ કે શરીરમાં જ્ઞાનગ્રસ્ત બધી તંતુઓ છે જ બધા નર્યા બધી બહુ ઉશીરાઓ છે એની બધી જાત જાત તે એને કહીએ આપણે એટલે બધું જોવું પડે થ્રુઆઉટ હમ હવે તો આજનું સાયન્સ અત્યારે મટીરિયલ એને ભૌતિક સાયન્સ પણ એટલો બધો વિકાસ કર્યો છે આજના મેડિકલ ફિલ્ડને પણ એટલો બધો વિકાસ કર્યો છે અને આ ડિજિટલ ક્યાં છે શું કહ્યું છાપવામાં અમે અમેરિકા હતા કેલિફોર્નિયા એક સ્ટુડિયોમાં ગયો સાથે ત્યારે સ્ટુડિયોમાં એને બધું પ્રિન્ટિંગ ચાલતું હતું બતાવ્યું કે એનું બધું ડિજિટલ પ્રિન્ટિંગ થતું મને એને બતાવ્યું ડિજિટલ કોને કહેવાય તો એની ઓફિસમાં લઈ ગયો એનું મશીન હતું મેગ્નિફાઈંગ આખું એટલે બતાવ્યું જો તમે અહીંયા આ પ્રિન્ટિંગ કરેલું છે ને તમે આ તે જોના મશીનમાં જેટલું રીડિયા છે ને એમાં જોજો તમે કણો દેખાશે બધા અને કણું ગોઠવીના છે ડિજિટલી તારી અક્ષર બને છે એને ડિજિટલ પ્રિન્ટિંગ સાચી વાત છે ધર્મેશ એનો એનો ધંધો છે આઈ ગ્લાસથી સમજાયું ને એમાં ક્યાં કયા પ્રકારના છે જેટલા વધારે એટલું વધારે ફાઇન પ્રિન્ટિંગ થાય કે છે ઓછા હોય તો જરાક એવું થાય એટલું પ્રિન્ટિંગ જરાક હા એવું થાય એવું છે પ્રિન્ટિંગ બોલો એટલે ડિજિટલ છે આ લેસર છે જાત જાતનું એટલા બધા પહોંચી ગયા છે મેડિકલ વિજ્ઞાનમાં અને ફિઝિકલ સાયન્સમાં પણ હા અને મેડિકલમાં આ ડિજિટલને કારણે આખી આપણી જ્ઞાન ઇન્દ્રિયો છે ને એને સમજાવવા પણ બહુ કર્યું છે એને બહુ સમજાવ્યું છે લોકોએ સમજાયું એટલે આ લોકો પરદેશના લોકોએ બહુ આમાં આગળ વધ્યા છે અને આપણામાં ભારતમાં ખરા પણ ભારત આમાં છે પણ સાયન્ટિસ્ટો ખરા આ ભગવાનનું કણ જે કહે છે એમાં બેનું ભેગું છે બઉ ભેગું છે બોલો હોય આપ્યું એટલે એવી રીતે પોતા પોતાના વ્યવહારની પોતાના મન વચન કયા જેમ જેમ જેટલી માન્ય એટલી બહાર થશે આપણે જોજો તમે મહાત્મા મહાત્મા તરીકે અંદર સત્સંગમાં બધા સાથે રહેવું એ બહુ સમજો અને થાય એવા સંજોગો ના થાય દેખાય ત્યારે સંજોગો એવું હોય બનતું હોય ને ત્યારે આજના બધા ઉદયો એટલા બધા એક સાથે બધા હમટા આવી પડે હોય છે તાત્કાલિક આપણે નથી રહી શકાતું એટલે થોડુંક ગમ ખાઈ જવાનું મૌન પાડી દેવું થોડું એવો સંજોગ આવે એવો જ સંજોગ આવે ને એવા નિમિત્ત હોય ને એમાંથી કોઈ કંઈ નિમિત્ત હોય એના કારણે બધું જયારે ડોરાય એવું થાય ને તો પછી એવો સંજોગ સરખો આવતા રહે બેઠા હોય ને તમે તે વખતે આમ તો બહુ સરસ છે તમારું આવું પણ તે વખતે તમને આવું થયું તો તે વખતે શું તમે આમ જ્ઞાનમાં જતા સીધો વ્યવહાર કરતા શું બધું કહેવાનું પણ મને એવું લાગતું હતું કે વાતાવરણ જરા મહાત્મા હોય તો વાતાવરણ કેવું સુંદર હોય શું છો મહાત્મા એક બીજા મહાત્મા જોડે મારે કેવું સરસ હોય પણ વાત ચાલે પણ પેલો ફાસ્ટ ઉદય ખામતે બધા ઓટોમેટિક આવી પડ્યા હોય એટલે દાદા એ કહ્યું છે કે એની ઇન્સિડન્ટ શું કહ્યું હેઝ સો મેની કોઝીસ હા એટલે સંયોગો શબ્દ કવિરાજી લખ્યો ખરો પણ એમનો અનુભવ કહે છે કે આ કાળમાં મને જ મને બધું સમજાય છે ને જોશું પર એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીસ એટલે એક્સિડન્ટ કોને કહેવાય એટ એ ટાઈમ એટલા બધા કોઝીસ હોય એટ એ થઈ ગયેલા તો આઈડેન્ટિફાઈ ને એનાલિસિસ કરવા બહુ ભારે પડી જાય બધા એટલે બધા જાત જાતના પછી કરે વિકલ્પો ખરી રીતે આપણી અંદર ઉદય આવે છે મને આવે એક્સિડેન્ટલ હાખલા તરીકે એક ફોન આવ્યો હોય ફોન અરે આવો ફોન કરે થઈ જાય તો એ તો અપેક્ષા બહુ મોટી વસ્તુ છે બધી પણ આજ્ઞાધર્મ સમજવાનો છે આ પદ બોલે આપણે દાદાના આધીન છે કહ્યું એટલે આજ્ઞાના અધીન સમજવાનું એટલું સમજી લેજો દાદાના આધીન છે કહીએ એટલે દાદાની ભક્તિ આપણી બહુ થઈ જાય પણ આપણે પોતે પોતાને આજ્ઞાના અધીન છીએ એને વ્યવહાર સત્તા કહીએ છીએ દરેકને માટે અને એટલા માટે જ આપણે બીજા દરેકની વ્યવહાર સત્તાને સમજતા જઈએ ઓળખતા જઈએ તેમ તેમ એ આપણને એક્સેપ્ટ થતી જતી જાય અને આપણે અંદર મૌન પણ એ માન્ય થતી જતી જાય ઘણી વખત કોઈ બોલવા જાય તો જ ત્યાં તો આપણને આવી જાય ત્યાં પહેલાં આપણને માન્ય થઈ ગયેલા હોય એવી આગળની દશા છે બધી પ્રયોગ છે આખું આજ્ઞા અને આજ્ઞાધિનપણાનો દાદાધીન આખા બ્રહ્માંડો શક્ય છે એટલે બીજું કશું જ નહીં એટલે આપણી અંદર હવે આ જેટલું છે બ્રહ્માંડ એમાંથી એનો અંત આવી જાય અંત આવી જાય એટલે પછી હું કેવળ બ્રહ્મ રહ્યો શું કહ્યું હું કેવળ બ્રહ્મ રહી ગયો બસ અને કેવળ બ્રહ્મ રહી ગયો એટલે પછી સિદ્ધ થાય તારે જ અંત પડે કેવળ બ્રહ્મ થયા પછી પણ જેલ જેવું રહેશે જેલ એટલે કે ખોખું બીજું કશું નહીં ખોખું અને છેલ્લી ઘડીએ એ ખોખું છેલ્લા બે સમયમાં કેવા જ્ઞાન આવ્યું આવો આગળ આવો એમ બેસી તરત જ અને કેટલા એક સમયમાં અને પછી બે સમય રહે આયુષ્ય માટે બે સમયમાં આખું બધું બાકી રહેલું બધું સાફ થઈ જાય એકદમ બે સમયમાં સમય સિદ્ધ થઈ જાય છે ત્રીજે જ સમયે સિદ્ધ થાય છે આ ચાર સમયની આખી પ્રક્રિયા છે એટલે આપણે આ કાળમાં આ કાળમાં આપણા માટે આ અવસ્થાઓ એ આપણા પ્રિયારો કેવાય શું એ આપણો સમય કહો કે જે અવસ્થા એટલે અવસ્થા તો બઉ ભારે કેવાય પણ આપડે ક્ષણ ભારે શક્ય બહુ થઈ ગયું સેકન્ડ સંભાળી શક્ય તો બહુ થઈ ગયું શું કહ્યું સેકન્ડ અને દાદાએ ત્યાં સુધી સેકન્ડ સંભાળવું બધા નથી એટલે પછી મિનિટ ઉપર ગયા એટલે કે પછી એમને દસ મિનિટ પર આવી ગયા શું કહ્યું અને પાછું બધાને ખ્યાલ આવે કે આ ચોક્કસ છે એનું અહોર રહ્યા કરે અંદરથી એના માટે કહ્યું કે એક સમય માટે પણ જે અસંગ થયો તે સર્વકાળ માટે એને અસંગતા અસંગ પદ પ્રાપ્ત થયું અસંગ પદ પ્રાપ્ત થયું તે આજના પાંચમા આરાના શરીરની સાથે થયું એટલે અસંગ પદ માં એ ગોપોપ કરે ચાલે નહી હમ નહી તો શરીરનો ઊંધો પ્રયોગ થઈ પણ શકે છે બહુ વસ્બુ થઈ જશે થઈ જશે બહુ વસબુ બઉ સંભાળીને ચાલવા જેવું છે ઘણું ઘણું સંભાળવાનું હમ એટલે ધીમે ધીમે આપણે જોવું પડે આ શુલ્ ઇન્દ્રિયો પછી આ જ્ઞાન ઇન્દ્રિયો પર જાય પછી આખો ક્રમ છે પૂરેપૂરો વ્યવસ્થિત કરીને શું કહ્યું આજ્ઞા એ કરીને કયો ક્રમ છે અને કઈ એવી આજ્ઞા છે કે જે આ વ્યવસ્થિત ક્રમમાં મુકાઈ ગયા છે એમને આપણે એ ક્રમમાં આપણને રાખી શકે તો કે એ અનુભવ પ્રમાણની વ્યવસ્થિત શક્તિ કરતા છે એ અનુભવ પ્રમાણની આજ્ઞા આપણને આજ્ઞાધીનપણે હોય જરાય ચલિત ના થાય તે તો જાય નિકાલ કરવો એ આખો રહ્યો ભાગ આ ક્રમનો ભાગ ક્રમમાં ઉકેલવાનો ભાગ એ સંભાવ નિકાલ થાય સંભવ નિકાલ થાય ના થાય બધા પૂછે છે કે થયો કે નહીં શું થઈ ખબર આવું બધું કે તો આ જોવાનું જોવાનું એ આપણાથી આપણે આપણે કર્યો એટલે થયો કે શું જોવાનું આપણે અને કર્યો શબ્દ મૂકો જ પડે એમાં કારણ કે ક્રમ છે આખો આજ્ઞા અધિન બહુ સમજવા જેવું છે આજ્ઞાનું અધીનપણું અધીનપણું એટલે ક્યારેય માથું નહીં ઉચકવાડે જોજો તમે આપણે કોઈ વ્યક્તિને એક્સેપ્ટ કરવામાં બહુ તકલીફ પડી જાય છે પણ આજના બુદ્ધિશાળી વર્ગમાં અને બુદ્ધિના વર્ગમાં આજે કહે દાદા ભગવાન એક જાતની ઓથોરિટી જ બની ગયા ને આપણને તો જે અમુક અમુકમાં જે કૃષ્ણમૂર્તિના આખા વિચારધારામાં એમના માટે એમનું લેવલ તો ઊંચું હતું પણ એમને ફોલો કરનાર આવું થઈ ગયું બહુ સમજજો તમે એવા બીજા બીજી ધારા બધા છે જ આપણે ત્યાં બધા એ બહારથી ઇમ્પોર્ટ થયેલા પણ હા ઇમ્પોર્ટ થયેલા બધા બુદ્ધિના વિચારો એટલે આટલા ભારતમાં આપણને ચક્રઓ ચડાવવા બધું ઇમ્પોર્ટ થયેલું વધારે પૈસા ના થયા ડોલરો ના થયા પણ આવું બીજું બધું બહુ થઈ ગયું એમ એમાં આપણે બમી ગયા છીએ સમજાયું આપણા મૂળ તત્વો મૂળ સંસ્કારો ક્યાં ગયા તું પછી ના સમજી અનુભૂત હોય તને હા એટલે ભૂતમાં બોલવાનું આપો ને બોલ આવે તો હર પોતાનું પોતાનું અપમાન ના થાય એના માટે શરમાવાનું શું આપડે અપમાન ના થવા દઈએ થયેલું અપમાન હોય તો બોલી રાખીએ ને બોલ બોલ પોતાના લે બોલિયાદ ખુલ્લું થઈ જાય ખુલ્લી જ ખુલ્લું થાય આપણી ફરિયાદો ના લીધે બહાર ઉભું રહ્યું છે નહીં તો બહાર કોઈ નવરાત્રી નથી કોઈને ઉભા રહેવાની આ પણ આપણે એને ચેલેન્જ ના ફે કોઈ ના ઉભા રહી શકે એવું ના બોલાય હા પાછું જોજો હું વધારે ચીટકી જશે ખરું નહી એને એટલા બધા અનુભવ થયો છે જબરજસ્ત અનુભવમાંથી નીકળી છે અને છે પછી બહુ વિચારક બહુ સારી વિચારક છે એના પપ્પા એવા ને એની મમ્મી શું હા તમે લાગર ને મમ્મી મહારાષ્ટ્રીય બ્રાહ્મણ કાંતિ આનંદી સમજો સુરત થોડું થોડું કરું આજુ આપડે મધુ સદ્દન ભાઈ ક્યાં છે દાદા બરોબર છે એ તો બહુ સુંદર એ તો કે છે કે એ સૂત્ર એવું છે કે દાદા એ દ્રષ્ટાંત કરીને આપ્યું છે દ્રષ્ટાંતિ સમજાવ્યું છે એમને હમ પહેલાના વખતનું વડોદરા હોય આજથી એસી વર્ષ થી વર્ષ પહેલાનું પંચોતેર વર્ષ પહેલાનું અને રસ્તાઓ મોટા હોય તો બરોબર છે પણ હોય અને કોઈ વખતે મહારાજાચર્યા ચર્યા બાજુ મોટા મોટા અહીં લઈ લો મને લઈ લી જાય સમજ અને પેલે છેડી પેલી બાજુ એક મોટા સિંગડા અંદર પેઠલું હોય પ્રાણી અને વીસતું હોય પાછું જબરજસ્ત વીસતું હોય એ વાગતું હોય આવે પ્રાણી બેસેલું હોય એના અસવારી જતી હોય તે નાની હોય નાની જગ્યા માં તો એટલે જાય આગળ કરો ને સાહેબ તારે પેલા સાથે રહેનાર હોય ને અમારે દાદા ખસે આવું કે બધા પેલા એવું જ કે મહારાજા તો દયા હોય ના બોલે પણ બોલે પણ પેલા કે થોડુંક અંદર તો થાય હંમેશા હમ ગમે કેવું માઇન્ડ ડ્રિંક હોય તો એની અસર ના રેફ્ટ્રી સમજ્યા એટલે શું વાત કરો મહારાજ સાહેબ અરે એ હજાર થાય આવે છે કે જામ કરે નજીક આવ્યું હોય ને દૂર તું તો હોય દાદા ના દ્રષ્ટાંતરફ છે મા બેઠેલા એક વખત બઉ વિચાર કરનારા હોય વણિકભાઈ અને નીચે લગભગ હવા આવી ગયેલા હોય મોટું ખાંસું હોય આમ પાસ થઈ જાય કેવું શરૂ ગોળાકાર છે આપડે કહીએ ને પેલું શું કે છે આ એથ્લેટ બધા કે છે રીંગમાંથી નીકળે અનુભવ પ્રમાણની બહાર હોય તમે એટલે શબ્દ પકડજો એટલે એમનું અનુભવ પ્રમાણ હતું આપણે આપણા મન વચન કયા જોડે અનુભવ પ્રમાણમાં રાખવું પડશે સમજાય એટલે આપણે જે પણ લઈએ આપણે તે આવી રીતે લેવાનું એનો બહુ વિશબ છે વિસ્તાર બહુ મોટો હોય છે અથડા પણ એડ જસ્ટ એવરી વે શું અને બાર આ પુસ્તિકાઓ ગઈ છે એટલી બધા સંખ્યામાં એ બધી ગઈ છે અને આપતા તો પુષ્કર વેચી છે મહાત્માઓથી વેચી છે બધે બહુ જ ગઈ છે નહીં અને એના એટલા બધા અનુભવો જાત જાતના આવે છે જેમને જ્ઞાન ને બધા એ વાત છે એટલે મહાત્માઓ માટે તો આ બધા વસ્તુઓ છે કેવી રીતે આજ્ઞામાં બીજી બધી વાણી નીકળી દાદા કે છે તો બહારના લોકો માટે છે બહારના લોકો માટે છે એમ કેવું છે સમજાવ્યું ને એટલે કવિરાતના પદો એવા નીકળ્યા છે કે આપણને આપણા માટે આજ્ઞાધીનપણે આપણા સત્સાધનો પણ આપણા સત્ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું એ સ્વરૂપે આપણે વ્યવહારમાં આપણને વ્યવહારથી આપણને સમજાય બધા એ બધામાં એ હોવા પડે એવાય પદો છે અને બીજાને કામમાં લાગે એવાય પદો છે બધા બધી જાતના છે એમાં ખ્યાલ આવે એટલે આમાં સુરેન્દ્રભાઈ આપણે બધું રિસર્ચ કરે છે એમાં એટલે બધું છણાવટ કરશે બધા એને જુદું જુદું કરશે કરશે ને એમાં કઈ પદને નુકસાન કર્યું આપણે કઈ સીધી વાત છે આપ સમજા કે રી દાદાની વાણી હોય એ કરી શકો છો તમે રિસર્ચ દાદાની ચેતવણી સ્વરૂપ કોઈ પણ વાણી હોય એને સુંદર બોક્સોમાં મૂકીને અપાઈ હોય તરસે જ મહાત્મા ઓન ધી સ્પોટ કામ કરે ખ્યાલ કે નહીં આપણે બધું આમ આપ્યા કરીએ આ બહુ કામ કરે ઇફેક્ટિવ આ કાલમાં બીજી બધી ધીરજો ઓછી છે અક્રમ વિજ્ઞાન તો બધા આવે કે તરત જ કોઈ છોડે જ નહી ખરું કે નહી બધા કોને હરું નહિ શું છો તારે કેવું છે તરત જ પેહલા જરા કાચું હતું નઈ થોડું આવે પડી રહે મહેશ એમ ખરું કે નઈ ચાલો આ છેલ્લું છે લઈ લઈએ હમ પણાનું ભાન સ્વય પોતાના સ્વભાવથી ક્રિયાકારી હોઈ શકે છે બોલો સ્વયં પોતાના સ્વભાવથી સ્વભાવ ગુણોથી સ્વભાવ ગુણોથી એટલે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત શક્તિ અનંત વીર્ય કરીને છે કહીએ છીએ ને આપણે કહીએ છીએ ને એ રીતે અનંત વીર્ય માટે આ પૌદ્ગલિક વિર્ય પચન થવું પડશે આપણે એમાંથી નીકળ્યા વગર એ પચન થાય જ નહીં કોઈ દિવસ આજ્ઞા ધર્મમાં આવી ગયું છે આજ્ઞા ધર્મમાં આવી ગયું છે પૌદગોલિક વીર્ય પચન થવા માટે ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે પરાક્રમ છે એટલા માટે કહ્યું દાદા ભગવાને આજ્ઞા ના તો બહુ છે પુષ્કર છે કવિરતના પદ છે બધું છે શીલ ઉપર શીલ શીલ શબ્દ એવો છે કે આપણે બાહ્ય બ્રહ્મચર્ય જેનાથી જે પ્રકારે પરાતનું હોય વ્યવહારમાં સંસારમાં કે ત્યાગમાર્ગમાં એમને એ બહાર સ્થૂળ ભાગમાં જે છે શું કહ્યું ત્યાં એનું મુખ્ય કારણ શું છે કે અંતરમાં પોતે જ પોતાને પચી પચી શકે એવી રીતે જીવે અંતરથી એને ભગવાનની આજ્ઞા કહી જૈન દર્શનમાં જૈન ભાઈઓ માટે બધા આખા વિશ્વમાં ને ભારતમાં બધા માટે ભગવાનની આજ્ઞા કહેવાય અમે ભગવાનની આજ્ઞા જ છીએ છીએ પણ ભગવાનની આજ્ઞા શું છે એ બાબુ સમજવું જોઈએ સમજવું જ જોઈએ બહુ સાદી ભાષામાં ભગવાન મૂકી છે બહુ સાદી ભાષામાં કે માનવ જીવન મળ્યું જ છે અને તમે આ વિતરાગોને સાચા માનો છો તો તમારું જીવન કેવું હોવું ઘટે કે કશાય શું કહ્યું એટલે આપણને સમય પરિણામે એ વાત છે સમજાયું ને એટલે કહું કે સંભાળ નિકાલ એટલે શું તો કે આપડી અંદર પણ વિષમ પરિણામ ના થવા જોઈએ ઉદય કઈ ઉદયાધિન અને આપણા કારણે બીજાના કોઈનામાં પણ ઉદયાધીન વિષય પરિણામ પેલા વિષમ પરિણામ ઉભા ના થવા જોઈએ શું કહ્યું વિષમ અને બીજી ભાષામાં તો વેર શબ્દથી કહ્યું છે વેરની આંટી ના પડે કોઈ પણ વ્યવહારમાં બાહ્ય સંબંધોમાં બધાની સાથે તે જોવું કે જેથી આપણે અંદર આપણા માટે આપણી ધ્યાન આપતા થતા જઈએ આપણી કાળજી રાખતા જઈએ અને આપણે જ આપણા ખ્યાલમાં આવતા જઈએ બધા ખ્યાલ એવી રીતે રહેવું એટલે ફાઇલોનો સંભાળ નિકાલ તો બહુ મોટી વસ્તુ છે બહુ મોટી વસ્તુ છે આપણે આપતા પુત્રો સાહેબના માટે કે મહાત્માઓ શું આપણે ઘર વ્યવહારોમાં બધા છે તે બધા માટે એટલું જ છે પણ થોડો ફેર છે બેન એટલે આપતા પુત્રો પોતાના સ્વાધ્યાય કરીને અંદર બધું પરવા કરે કરે એટલે શરીરથી જે કંઈ બહાર નીકળી ગયા હોય બધા પાછા આવી જાય જવું જ પડે થવું પડે નહીં અને આપણા કારણે કંઈ થયું હોય તો ત્યાર જાય એનું બધું બહુ તો બહુ મોટા પ્રતિક્રમણો માટે ઘણા મોટા માંગે એ જેવો પ્રકાર એ પ્રકારના પ્રમાણે કહ્યું છે અરવા પ્રકારના પ્રતિક્રમણો આમ તો થાય ને નિકાલ થાય એવા થોડા મિનિટોમાં તાત્કાલિક પણ થઈ શકે છે શૂટ ઓન સાઇટ કહ્યું તો ખરું બોલાઈ તો ગયું દાદાથી મને બહુ સમજવા જેવી વસ્તુ છે પુલિનાનંદજી શૂટ ઓન સાઈટ સમજાયું ને એની પ્રેક્ટિસ થાય તારે પછી કઈક થાય પ્રેક્ટિસ એટલે આલોચના પ્રતિકો આવશે પુત્રો કરાવશે કે નઈ બધાનો સાખો પ્રયોગ થાય સર્વપ્રથમ દાદા ભગવાન ને વળવામાં ગયા બધા લગભગ પંદર થી વીસ હતા ત્રણેક ગાડી હતી કઈક તેમાં સર્વપ્રથમ જે ઋષભ આદિનાથ ને પગે લાગો બધાને અમને બદન લગાયા ચંદ્રકાંત ગયેલા અમે બધા એમનું આખું બધું જ આવ્યું છે એમના વડીલોને બધા બધા કરવું તમે આ મત નહીં આપણને કરાવ્યું કે એકબીજાને ખૂંચાયા કર્યા હોય આવું બધું સ્પષ્ટ નતું આજે હું કઉ છું હા કારણ કે તમે તમને ખૂચ્યા પડે તમે બીજા ખૂંચાયા ના હોય શું કહો છો ચલો પ્રતિકમણ કરો તો દરેક જણા એક જણ પંદર ના કરે બીજા પંદર ને કરે એવું પંદરે પંદર જણ હરસ પર સુંદર થયા લગભગ પાંત્રી મિનિટ પ્રોગ્રામ ચાલુ હશે બોલો એ પહેલવેલી વખત ફર્સ્ટ ટાઈમ થયું ત્યાર પછી આ બધો આખો ક્રમ ચાલુ થયેલો જયારે બધા ભેગા થાય ત્યારે પ્રતિક્રમણ આજ્ઞાધર્મ પ્રતિક્રમણ બે જ આવે મહાત્માઓ માટે જેમની પાસે દ્રષ્ટિ નથી જ્ઞાન પ્રાપ્ત નથી એની ઈચ્છા બહુ છે પ્રબળ છે અને સંજોગો બાજતા નથી તો એવામાં સત્સાધનો છે અને સત્સાધનો સંજોગ સારી રીતે બાજી છે સત્સાધન હંમેશા સત્પુરુષ જ સમજાવી શકશે બીજાનું કામ નથી આ દવા અલાવીને તળ વખત પીવી એ ગાયા જ કરશે શું આતમ ભાવના ભાવ જીવ લાય કેવર રે ખોટું નથી પણ જેવો અંદર ભાવ હશે તેવું પુણ્ય બંધાશે છે તો પુણ્ય ની ક્રિયા જરૂર પરંતુ દવા અલે પીવી અને કહ્યું હોય દાદા વૈદ સાહેબ આપી હોય ચોપડવાની દવા પીવામાં વાપરે કે પાથરી કરી નાખો પી જાઓ અને પીવાની આપી હોય અને હક ઉમેરો જરાક આ ચૂંપડવામાં નહીં ફાવે આપણને એટલે મજાનું બનાવી દે ચૂંપડવા કરવી પડે ને આ હાલતો થઈ છે આપણી આપણે આપણે પોતાની અંદર ચપાસવું પડશે સમજાયું એટલે હોવા પણ અનુભવ સ્વયં પોતાના સ્વભાવથી ક્રિયાકારી હોય શકે છે અને આપણને શુદ્ધાત્મક પદ પ્રાપ્ત થયું છે એટલે કહ્યું ને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ શું કહ્યું હા મોક્ષ એ જ છે એટલે મોક્ષ આખો ક્રિયાકારી છે કેવી રીતે તો કે એ તમને અંદર વર્તાતું હોય શું સ્વાદમાં હોય તમારી પર હોય કરે એવી રીતે એનું એના ખ્યાલ સ્વરૂપમાં ખ્યાલ સ્વરૂપનો વિકાસ થતો જતો જાય તમને દેખાતા પણ આમાં દેખાતું હોય ને ના દેખાતું આપણાથી રહ્યા કરતું હોય તો એમાં ધીમેથી નીકળીએ આપણે બની શકે છે ખ્યાલ આવ્યો એટલે આ વ્યવહાર દ્રષ્ટિ જ મુખ્ય છે અને નિશ્ચય વ્યવહારના પાયા ઉપર ઉભેલો છે आखो विचरा महल अने महल केवंदर के शरीर साथ होवा क्या परमाणु तो कि शुद्धि ने पे परमाणु शु क्यवहार शुद्धि शु क्धर्म ए व्यवहार शुद्धि मटे एट्मा आज्ञा ने व्यवहार कहीपे आत्मसात समझ आत्मसात सामान्यू समझ आई हम अपने पंदर वीस मिनिटे तो માનવજીવનમાં કુદરતનું સંલગ્ન પણ સાથે કર્યું છે ને તમારી પાસે કોપી મોકલી આપજો મોકલી આપજો આ જેસી કરે છે બરોબર જેસી કરે છે અચ્છા એમાં લખે છે આપણે કમલેશ આનંદજી કે અક્રમ વિજ્ઞાનમાં આપવાના લેખનું આ છે સંકલન કર્યું છે તેમાં સત્સાધન અને કુદરતીપણું બાબત થોડું લેવા માગીએ છીએ તો લઈ શકાય છે જે એટલે બધા એમાંથી તમારે અને એમાં સત્સાધન વિષય અને કુદરતી પણ આ છે તે દાદાને ટાંકશો તો બહુ સારું પડશે દાદાના વચનો બહુ છે થોડા થોડા લઈ જયારે આખું મૂકો ત્યારે એ જે આવે તે પોઈન્ટ એ પોઈન્ટ કુદરતી આગળ તો બોક્સ કરી મૂકી દેવાનું બચવું અને પછી પેલું નીચે ચાલુ રાખવું એટલે બહુ સુંદર બધાને લાભ થશે ખરું કે નહીં આવી રીતે કરતા જજો બરાબર સમજાય છે દાદા તો કામ જ આપી દેવાનું બોક્સ પેલું આમ ચાલ્યું હવે બચમાં બોક્સ પછી એ પોઈન્ટ આગળ જ અને પછી આગળ ચલાવવાનું જ્યાં જરૂર પડે ત્યાં મૂકી દઉં એકતા ક્યાં વધારે નહીં લેવાની જરૂર હોય છે પણ દાદા એ કહ્યું છે કે નામ છે ત્યાં સુધી લખવાનું કશો વાંધો નહીં કે કમલેશ કે મિનેશ આનંદજી લખાય નથી કારણ કે કોઈને નામ લખવાથી નાન ચોટી નથી પડવાનું પણ દાદા વ્યવહાર કયો છે વ્યવહાર એટલે આપણને ખબર પડે તો આપણે હરાથી છૂટા પડ્યા છીએ પણ હજુ આટલો યોગ રહ્યો નામ લખવાનું એ તો રહેવાનું જ છે સમજાયું ને આ તો નિમિત્ત નૈમિત જગત છે ને આખું નિમિત્ત નૈમિત એટલે કોઈને પણ ભાવ થાય આપતો પુત્ર આપતો પુત્ર લખ્યું છે આશા બધા આપતો મને જાણવાનું મન છે કોને આવું સુંદર લખ્યું છે એવું તો દરેક નું થાય તો કરું જ ને મને હા અનુભવ બધો નો હોય છે એટલે એ થઈ ગયું હવે આપણે આઈ ગયા છે ભાઈ હરીશભાઈ એમનું થયું બધું બિપિનભાઈ ગયો ને બિપિનભાઈ માદા પડ્યા છે એટલે બે ચાર દે લેવું પડશે તો આપડે આપતા સૂત્ર લઈએ દાદા ના અદભુત એ આપતા સૂત્ર પર શાસ્ત્ર સચાય એવા છે આપણે કે ગજબ ના છે 2130 चौद लोग वस्तु आपे एवं आ देह तो मंदिर थी गये पब्लिक ट्रस्ट है ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે ભગવાન બોલે કરે નહી આ છે આપતો સૂત્ર આખું તો એસેથી બોલો દાદા ભગવાન એ પહેલું તો પહેલા રૂપ એનું કહીએ આપણે કારણ કે દ્રવ્ય ક્ષેત્રની વાણી હોય છે આ એમ પટેલ રૂપી દ્રવ્ય હાજર હતું તારી વાત છે કુળ દ્રવ્ય ની વાત છે છતાં પણ એમની હાજરીમાં હતી એ તેની વાત છે એટલું સમજી લેવું પડે આપણે એમ છે અત્યારે અત્યારે આપણને રહ્યા કરે છે એ રહ્યા કરે છે જો યથાત આપણને રહ્યા કરે એવું રહે છે આપણા બધા વ્યવહારોમાં વ્યવહાર નું વિજ્ઞાન આપણને પોતાને બધા સમજાય ને એ ભાગમાં એ સમજ આપવા માટે હાજર હતા તે વખત કેવું હતું પૂછો પૂછો પૂછો પૂછો પૂછો તમારા દરેક ના દેવામાં કઈ નું હોય પરંતુ આપણે એવી નોંધ કરી નથી કશી જયારે આપણને કોઈ પણ પાઠ કે લેસન કે કોઈ પણ ભણવું હોય એજ્યુકેશનમાં નીચેથી એકડિયાથી આજનું કે છે કેજીથી માળે જાય છે તે બધામાં જતા તેના થોડી તૈયારી કરવી જવું પડે છે આ વાત છે તે દાદા ભગવાન હાજર હતા ત્યારે પ્રેમથી બધા છેલ્લા ભાગમાં જ પ્રેમનું હતું પણ શરૂઆતમાં મહાત્માઓ ઓછા હતા છેલ્લા બે થી પાંચ વર્ષથી ત્રણ થી પાંચ વર્ષમાં બધા સંખ્યા વધી ગઈ ચાલ આવ્યો અને ત્યારે એમને છેવટે પ્રેમ સ્વરૂપ જ થઈ બધું વાણી બધું ઓછી થઈ ગઈ વાણી ઓછી થઈ ગઈ આખી જોયું આ કાળના જીવો માટે આ સિવાય બીજું કશું કામ કરે એમ નથી આવે શ્રીમદ રાજચંદ્રજીએ પોતાને એમને ગણાને કહો તમારી વાણી સાંભળવા કેટલું આનંદ આવે કેટલું ગમે છે પરંતુ અમારા વચનોને ધાકડે ધાકડ સંમત કરે એ શુક્લ અંતકરણ અમે ક્યાંથી લાવીશું એટલે સામાન્ય માટે એવા શુક્લ અંતકરણથી હોવા માટે એક્સેપ્ટ કરવા માટે આપણું આજ્ઞા ધર્મ આપણા અંતકરણમાં શુદ્ધિ કરે છે આપણને શું કરે છે આપણો આખો વ્યવહાર અંતકરણ લેવલે શુદ્ધ થતો જાય છે અને અંતકરણ લેવલે શુદ્ધ થયેલો વ્યવહાર બહાર આખો આ ઇન્દ્રિયોમાં આજે પેરેલ આયા વગર રહે જ નહીં કોઈ દિવસે જ્ઞાન ઇન્દ્રિયોમાં આવે અને પછી સ્થુલ ઇન્દ્રિયોમાં આવશે ત્યારે સ્થુલ ઇન્દ્રિયો સંયમિત થશે પછી આપણે આમ બાંધે ભારે કામ કરીને વિશ્લેષણ બહુ માગે છે આજાધ્રમ તો ઓહો હો પુષ્કર માગે છે હરેક માટે અને એના માટે અનુભવ ને આપણે એકબીજાનું આપ લે કરીએ બધી એની કિંમત આવે છે અને એમાં એકબીજાને બહુ સરળ રીતે સહેલી રીતે સરસ લાભ થાય ખ્યાલ આવ દાદા ભગવાન અનુરૂપ પર પુષ્કર ભાર મૂકતા કે દરેક તમે તમારા મહાત્મા એકબીજાને બલો કરો સત્સંગમાં ભેગા તો ગમે ત્યાં અનુભવ અનુભવનું કર્યા કરવું અને પછી તો પ્રયોગ સ્વરૂપે લેવું આખું આખું બધું પ્રયોગ સ્વરૂપે લેવું એક જળ હોય ને બીજા આમ હોય ને બધાને પણ ઉપયોગની ગોઠવણી પહેલી કરાવી દેવી જોઈએ ઉપયોગની ગોઠવણી કરાવી જોઈએ પછી કરો તો દરેક લાભ થાય બોલનાર બોલનાર પ્રયોગ સ્વરૂપે લાભ થાય ઉપયોગ પૂર્વક સાબરના ને સાબરના તરીકે અને બહુ સુંદર સમય જાય અને પછી બોલાવી શકે છે આરતી કરી શકે છે અસીમ જજગારો બધાના માટે છે આવું બધું આખું એનું એ છે ગોઠવણી ખ્યાલ વ્યવહાર ક્યારેય પણ નિશ્ચય વગરનો હતો નહીં આજે કળિયુગ છે છતાં પણ કળિયુગના જમાનામાં પણ એ છે નહીં અને આગળ ક્યારેય પણ એ હશે પણ નહીં આ કળિયુગના બીજા ભાગામાં એટલે આજથી અઢાર ઓગણીસ વર્ષ પછી અઢાર અલગ અગ વર્ષ પછી જયારે અંધારું રાતના બાર રાખશે ત્યારે પણ એ નહીં ભાઈ બોલો હવાનું બધું બ્રાહ્મુર્ત થશે એ બધું થશે તો બધા ભાગમાં પછી પરોડિયું થાય અને તો પછી ઉત્તર એટલે આખા કાર ચક્રમાં ત્યારે પણ આ નથી કારણ કે કેન્દ્ર વગર આ વર્તુળ સ્વરૂપ વ્યવહાર હોઈ શકતો જ નથી શું કહ્યું કેન્દ્ર કેન્દ્ર એટલે મધ્ય બિંદુ શું કહ્યું એ મધ્ય એવું હોય કે આથી ગમે બાજુ પાપો તો બધું હરખું જ નીકળે એટલે હરખું જ નીકળે મધ્ય કહ્યું ને એટલા માટે કહ્યું ધી નોર્માલિટી ઇઝ ધી પક્ષ શું કહ્યું નોર્માલિટી બોક્સ છે એટલે મન વચન કયા વ્યવહારથી અંતઃકરણના લેવલે શુદ્ધ થતી થતી થતી બહાર ધીમે આવે ને થાય ત્યાર પછી વાણી અને વાણીના લેવલમાં બધા આખા આપણા નોર્માલિટી આવતી જતી જાય બહારમાં એટલે પછી અંતરમાં જવાય એમાં એમ તો જવાયું નથી અને અંતરમાં જઈએ તો જે આનંદ આવશે તમને અંદરમાં અંદર જ આવીને આટલી આ તો સ્વભાવ કઈ ને બહુ મોટી સ્વભાવ ભરાય અંદર તો બહુ મોટી ભરાય સમજાવ્યું એ પોતાને ચાલ્યા કરશે અને પછી સતતમાં જ શોધારા એવા સારા એકબીજાના અનુભવ થાય સમજાય છે એટલે દાદા ભગવાન છે ચૌદ લોક નો નાચ છે એ બધું એમની હાજરી હતી તારે વાત નથી સાહેબ એવું બોલીએ ખરા આપણે હંમેશા કોઈ પણ આપણને પ્રતિક સ્વરૂપે હોવું ઘટે એટલું જ કહેવા માંગીએ છીએ પણ આપણે આ અક્રમ માર્ગ સુંદર છે કે કોઈ એકબીજાથી નોખવું નથી કોઈ એકબીજાથી નથી આ તો વ્યવહાર છે એટલે વ્યવહારથી તમને વ્યવહાર થી મૂકો છો પરંતુ કે નહીં મહાત્મા ચંદ્રકાંત બોલતા કે મહાત્મા હશે જેને જગત દૂધકારતું હોય ત્યારે કેવો કેવો અર્થ આવશે તે એમના નજીક હોય તો એમને બોલાઈ ગયું હતું એમના એમના પ્રસંગમાં હતું તે મને એ ગમે ત્યાં બધા અમારા બધામાં ગમે તેને એ કરતા હોય પણ મને એની લાતો ખાવાની ગમશે કે છે કારણ કે મહાત્મા છે પરંતુ આ સંસારીઓને મને પીસણો આપશે મોટા થાળો આપશે તો એ મને તો નહીં ગમે એટલે આપણે બધા માટે આ તો અંતરથી રહ્યા કરવાનું છે એ જોવાની વાત શું અમે ના ત્યારે પણ હું તો તમને બધાને વિનંતી કરીશ હરીશભાઈ અને આપતો પુત્ર સાહેબો કે આ સોમવાર ને મંગળવાર આ જગ્યા મળી છે તો તમે હાથવી જાણવો સાહેબો એટલે કે બહાર ગયો હોય એવી રીતે પૂછું આપણે વ્યવહારમાં રહ્યા હતા આના માટે બહુ જાગ્રત થઈ જ છીએ આવું ના ભૂલાય કે આપ શું કી કે આપણે શું કરી શુકન બે માંથી છૂટ્યા છીએ બે માંથી છૂટ્યા છીએ બધું રૂપિયા ક્રિયાકારી છે દરેક મહાત્મા માં અંદર થી ક્રિયા કરે જ કરે છે તો પણ એ ક્રિયા કરે છે એમાં આપણું આ મન વચન કયા વ્યવહારમાં એનું ક્રિયાકારી આ વ્યવહારમાં જેટલો શુદ્ધ થતો જતા અંતર વ્યવહાર એ પોતે કાર્યકારી પડે એટલે ફંક્શનલ ફંક્શનલ કાર્યકારી એટલે ફંક્શનલ કાર્યકારી એટલે ક્રિયાઓથી કરેલો નહીં પરંતુ ફંક્શનલ એટલે કુદરતી રીતે બનતો એ કાર્યકારી હોવો ઘટે ક્રિયાકારી પણ આ રીતે વ્યવહારમાં કાર્યકારી પણ એ પરિણમે નહીં ત્યાં સુધી આ બે દ્રષ્ટિ સમ થવી મુશ્કેલ એટલે આ વ્યવહાર દ્રષ્ટિ જ કરવાની છે આપણે સમજી ગયા ભાઈ બરોબર છે આ દેવ મંદિર થઈ ગયું છે એકને અનન્ય નહી એકને અન્ય એટલે ઓથોરિટી નહી પરંતુ આખા બ્રહ્માંડની ઓથોરિટી સાથે ઓથોરિટી વગરના શું કહ્યું એટલે જ્ઞાની ચાહેસો કરે કરવું કારણ કે પાપડના બે ટુકડા કંઈક ભાગે બચી શકતા એટલે કહું ને ચહેસો કરી શકે પણ એ આવી રીતે જોડે પાછું તો બહાર જાય તો બધું સરખું રહે વ્યવહારમાં એ પાપડના બે ટુકડા નથી કરી શકતા જ્ઞાનીએ ચાહેસો કરી શકે એટલે અહીં આગળ પોતાનું આજે દ્રષ્ટાંતો છે ઉગાડા ચેતન સ્વરૂપે એ સાથે આજે તો બુદ્ધિ બઉ સરસ વિકાસ પામી છે બીજું આપતા સૂત્ર નંબર ત્રણ હજાર એકસો ને ઓગણ ચાલીસ ઉપાય ના કરવો તે પણ અહંકાર છે ને ઉપાય કરવાના પ્રયત્નો કરવા તે અહંકાર છે બોલો નિરૂપાય ઉપાય થાય તે થવા દેવા સહજ ઉપાય થવા દેવા અમારે સહેજા સહેજ ઉપાય થઈ જાય હા તમને બેસાડો છો એટલે તો અનુભૂમ કશા ને અમને બેસાડો છો ખુરસી ઉપર કારણ કે અમારો આ દિવસ રાત અને બધો સમય સતત આના માટે ચાલ્યા કરે છે દયા કરે છે એટલે અમારે અત્યારે બને છે આમ વિચાર આવે ત્યારે પેલા આગળથી પેલું તૈયાર થતું હોય સામે આવવાનું અને થઈ ગયું બધું કેટલા બધા પ્રસંગો અને દરેક મહાત્મા ને કઈ હું છે આ કરે જોજો જોજો તમે સમજ્યું એટલે પછી એમાં આપણે નીકળી ગયેલા આવીશું એ સહદ બન્યું કહેવાય ખ્યાલ ને બહુ સમજવા જેવું છે એટલે સરદશા ખ્યાલ આવ્યો ને એટલે કરાં જવાનું નહીં છે શું જવાનું નહીં તો સમજો છો ને તમે તારી કે કોઈને એટલે કહ્યું શું કયું ના એટલે કે મને તો સુરેશભાઈ અમને અંતર થયે જ રહે અમે તો આજ ઈચ્છા છે સમજ અને આપતા પુત્રો એક એક આપતા પુત્ર એવા સુંદર કામ કરે બધા આ જ વાત છે અત્યારે એ વિકાસ થઈ રહેલો છે આપણો સંઘમાં પણ તમે જોશો આજે સંઘ ગમે ત્યાં જશો આપણે અહીંયા અહીંયા પરદેશ કોઈ પણ જગ્યાએ કેટલું સુંદર થયું છે તમારું અલવરા છે એવા ઝંખે છે કે અમને બે ત્રણ મહિને એકાદું આવી જાય અમારા માટે બહુ સારું પડે આવ ત્રણ મહિને તો આપણે પણ આખા બધા આટલા આખા ગુજરાતને પહોંચી વળવાનું અને ઉપરાંત પેલા બધા સ્ટેટ તો બહુ છે આસપાસના એક એક આપતા પુત્ર રાખ્યા કરે આવી રીતે થયા કરો સમજાયું ને આચાર્ય જોડે એનું બધું આપેલા હોય છે ને જોડે એટલે એ ઓટોમેટિક તૈયાર થયા કરે તો થયા કરે તમે જોજો જોજો એટલા બધા સિન્સિયર હોય છે બધા ધર્મોમાં હોય છે એટલા બધા સિન્સિયર ખૂબ સુંદર એક એક કામ ફર્સ્ટ કરે મેં તો બધું આ નિહારેલું બધું અમે એક અમે આચાર્ય અમદાવાદમાં પેલું મોટું કંઈક એક્ઝિબિશન થયું હતું અંદર સાયન્સ ને બધું આખું જ્ઞાન આત્માનું સમજાવતા હતા એમાં ગયા ત્યાં આગળ ગયા પછી એમને બેસવાનું થયું થોડા આપતા આવ્યા હતા એ બધા અંદર જે એમના બિરાજમાં હતા આપણે ગયા હતા ત્યાં ત્યાર પછી એમનું પેલું હતું સાચે મધ્ય હશે પાંત્રી વર્ષના હશે ચાલી વર્ષના આપણે બધા બેઠા હતા અને આપણે પછી જતા હતા એમાં પેલાનું ઉભા જવું એમને જોયું કે એમને આ છે પેલી છે એમની ઉપર કપડું રાખે ને એ લીધું અને કર્યું અને એક આમ કરી બે છેડા માર્યા પછી બે લઈ કંખે પછી સરસ કંખે જોઈએ કે સુંદર વાર એ મૂકે ગોઠવી દે પછી આપડે નીકળ્યા છે આવા તો અમે આ શિવા આપણે શિવ મુનિ જોયું બધા ને આ લોકો ને બધા કઈ નું હોય દરેક ને પ્રકાર હોય બધા જાત ના સમજ્યું એટલે નિરૂપાય પદ એટલે એ તો આપડે સ્ટ કરવું એટલે એનું આગળ આપતા સૂત્ર છે ત્રણ બે હાજર કે નિરૂપાય પદ આગળ વ્યવસ્થિત ખડું રહ્યું છે શું કહ્યું બોલો ઉપાય થાય કર્યું પણ પછી એવું હોય છતાં પણ વ્યવસ્થિત ત્યાં ખડું રહ્યું છે શું એટલે પછી બને છે જોવું પડશે તમારે શું કહ્યું જે બને છે જોવું પડશે આવ્યો ને અને પછી ધીમે ધીમે તમને અંદર બોધ આપ્યા કરે એવા પ્રસંગો નમો વિતરા ગાય નમો અરિયંતિધાણમ નમો આય હરિયાણમ નમો વઝાયાણમ ોઈ સવ સાવણસો પંચનમુક્કારો પાવપનાસન મંગલાંચ પડવ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચિદાલિ જય સચીદાલ આજના દિવસના રેગ્યુલર બુધવાર નો આજે બહેનો નો સત્સંગ ધૂમવા રોજ બુધવારનો બહેનો નો રેગ્યુલર સત્સંગ મહાત્મા પૂર્ણિમાબેન જયેશભાઈ પટેલના નિવાસસ્થાને નવ્વાણું